સ્વામિનારાયણ હરે સ્વામીની વાતો પ્રકરણ બે સંત સમાગમ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વસાધન કરતાં સંઘ બળવાન છે કેમ જે સંઘ થકી સર્વ વાત થાય છે પણ સંઘ વિના કોઈ કામ થતું નથી માટે સર્વમાં પ્રથમ સંઘ મુખ્ય છે ને મોક્ષનો માર્ગ પણ સંઘ થકી સમજાય ને વ્યવાર માર્ગ પણ સંગ થકી આવડે છે માટે સંઘની બરોબર કોઈ સાધન નથી દેશકાળાધિક આઠ કહેવાય છે તેમાં પણ સંઘને મુખ્ય કહે છે તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહે છે તે પણ સંઘ થકી આવે છે અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે ને વચનામૃતમાં પણ સંઘનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંઘ કરવાનું પ્રતિપાદન કરે છે તે સંઘ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે ને સર્વદેશી પુરુષનો સંઘ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એક દેશી સંઘ થકી સર્વ જ્ઞાન નહીં કેમ જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા આદિમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય અને સર્વે અંગ સંપૂર્ણ હોય તેના સંઘથી સર્વે વાત સમજાય છે માટે સર્વદેશી સંઘ મળવો બહુ દુર્લભ છે અને સંઘ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી તેની વિકતી છે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું અને ત્રીજું તેના સંઘ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ઉપાસ ના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા એક તો એ સમજવાનું છે ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ નિર્દોષ સમજવું તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે પણ મહિમા તો ઉપાસ તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે ને મહિમા વતે સર્વસાધન થાય છે ને મહિમા સર્વ બળવાન છે તે શ્રીજી મહારાજે વચનાવ્રતમાં કહ્યું છે એમ સમજીને પોતાને ભ્રમરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે ને ઉપાસનાની વિક જેવા મહારાજને સમજે તેઓ પોતે થાય મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે ને નરનારાયણ જેવા જાણે તો બદ્રીકાશ્રમને પામે તે જેવા જાણે તેઓ થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે જેવા ભગવાનને સમજે તેઓ પોતે થાય છે ને ભગવાન તો અપારને અપાર રહે છે માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ જીવને પાચવાના અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે તેની વિકતી છે અન્ન જળ વસ્ત્ર નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે જેમ ગાય વાછરું સારું પારસો મૂકે છે તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે પણ તે વિના તો ટળે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાઇ તો ઘણા પ્રકારની છે તેમાં પ્રભુને ભજવા માર્ગ જુદો છે ને એકથી લાખ રૂપિયા ખર્ચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ચાર વાતમાં સુખ છે તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ બીજું સાધુનો સમાગમ ત્રીજું સદવિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે ને સુખ તો ત્રણ વાતમાં જ છે ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટા એ કલમ જ નથી ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે તેમાં કામાદિક દોષ જ નથી જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મોટા મોટાના શબ્દની હાર્યું કરીને તપાસ કરવો જે એમનો શું મત છે ને શું કરવાનું કહે છે એ કેમ વર્તે છે એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા ને અમીરે પણ ગણીક ભક્તિ કરી હતી તો પણ તે ગયા એ વાતો વિસ્તારે કરીને કહી સ્વામી હરે સ્વામીએ વાત કરી જે પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે તેની વિકતી જે સ્ત્રી દ્રવ્ય આ લોકની મોટાઈ ને ક્રિયા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેવો સાંઢ હોય એવું વાછરું આવે ને જેવો ઘોડો હોય એવું વછેરું આવે તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે